નાની એટલે સારું હતું બિલકુલ શારીરિક ઘણું દુઃખ ગયું અનુભવ્યું અનુભવ છે એમને બે હાર્ટ એટેક આવી ગયા હતા હાર્ટ એટેક This <laughs> man has <laughs> worried about seeing him rather than hunger. We should have any discussion. No matter why he has any issues. Why make this situation? We não 주� wants to at least to the actual situation. Itís restful! Donít'mcar is done. Tactically gotなく at home in��o but asking. ચાર થોડો બે ડિગ્રી ઘટા વાર લાગશે કારણ કે એવું તો આવું પચાસ થાય તો ચાર ડિગ્રી બઉ ભારે છે અમે થી બઉ મોટું ના ભાઈ પ્રતિક્રમણ જે મોટું કર્યું એનાથી ડિગ્રી વધી એમ નહી પ્રતિ એટલે જવાબદારી ઓછી થઈ જવાબદારી થાય અને આવું દીકરી થાય તો લાભ થયો મોટું કરવું પડે કેવું કર્યું મોટું એટલે કેવું લગા મોટું એટલે કેવું મોટું એટલે બઉ મોટું કરવું પડે એનો દોસ્ત તો કરાય ને એનો દોસ્ત જો એ કઈ જઈ તો ભૂલ છે ભયંકર ભૂલ કારણ કે દોષિત હોતો જ નથી કોઈ માણસ ક્યારે કોઈ નઈ આપડે દફડા કર્યો એમ દુઃખ થાય એવું કર્યું થઇ ગઈ દુઃખ થઈ ગયું તેથી પછી ગયો બઉ ગરમ થઈ ગયો તુસા ગરમ થઈ ગયો તુસા ઉપર આવે આપણું આપડે જાણતો નથી લેવા દેવા દાદા ને કશું નહિ હરીફ નથી લેવા દેવા નથી કોઈના દોષ જોતા નથી કરુણા આવી દેલો ભાઈ હું તો ખાઓ પીવો કરો ખાઉ પીણા એની પાછળ કરુણા હતી બઉ કરુણા બઉ મોટી કરુણા દુશ્મન થઈ ને એને દુખ થયું એને દુઃખ ના થાય એટલી કરુણા હોય છે છે ના જરૂર રીતે નીકળે નહીં તૈયાર થઈ નઈ આવ્યો હતો કે મારે દરું એમનો આશય એવો હતો કે કરની ભોગ્યો ત્યારે ભૂલે આપડે આપડું જોવાનું એટલે પછી મને એમ લાગે શંકા ના પડે હા હા લાઈટ ઉઘરાવવા શંકા પડે હું જી મરી જાય છું હા એટલે એટલે પેલા ઊંચી લાઈટ શંકા પડે છે નાના ના ખબર જ નહીં રહ્યા જ કરે એટલે પછી હાથે હાથે સારવાર પ્રયાદ કરે બરોબર અને પસ્તાઓ કર્યા કરે એટલે રાતે ના આવ્યો સારું પડે ખબર નથી પડતી જીવો તો ઉડે જ છે પણ પોતાને દેખાતા નથી લાઈટ આ લાઈટ દેખાયા અજાણતા ખબર ન હોય ને એ પોતાની જીવન જીવતો હોય તો એનું શું કરવું ભાગી બેસે ને લાગે એના પ્રતિક્રમણ તો કરવા પડે ને લાગે ને એના પ્રતિક્રમણ તો કરવા પડે ને હા એ કે ખાસ બહુ રહી આપડે આપડે બઉ કઈ ખાસ નહી આપડે બરોબર કારણ કે આમાં હા આવે છે બીજી મજા આપડે આપણું જ્ઞાન છૂટા પડશે ને ના ના બધા દરેક નથી જે દોષો થાય જેલ આવે આ દોષ થયો તર્ નથી અમે આ અભિપ્રાય નથી આ જ્ઞાન એમાં સ્વીકાર્યું નથી اتھے نو آدی ام جیے وڑو جی انا معنی اندر دیوں تو پتہ لگن لگے کہ یار گڈو آ چھے سی انا کہ مو ہاں ہاں یہ ناں دے کے ایتھے کھٹتا تے اتے تے معنی تے نہیں یعنی فکڑ تھا دے مارے مارے مجھے تو الا پیرا دے تے کھٹتا એક બાજુ કોઈ બોલાતો હોય પછી થાય પેલો પેલા પેલો જે બોલતી વખત નો અભિપ્રાય છે એ ઉડી જાય છે ખરો આવું છે આવો છે આવો છે અને બીજી બીજી બાજુ અંદર અંદર આવી રીતના અંદર પ્રતિક્રમણ પ્રતિક્રમણ રૂપે એવો ભાવ રહેતો હોય કે આ અભિપ્રાય અપાઈ રહ્યો છે કોણ આવો ના હોવ તો એ પછી એનાથી અડધું ઓછું થઈ જાય આખું ઓછું કે આપડે એના માટે એવો અભિપ્રાય આખું જ ના નીકળે ની એવું આખી રીતે કેમ નું થાય કેવી રીતના થાય છે પ્રશ્ન નથી પૂછતા આજે પૂછે છે માસી કોરો પ્રશ્ન પૂછતા જ નથી આજે પ્રશ્ન પૂછે છે દાદા આ તમે કહ્યું ને તમે પેલા સાધુ જોડે અમારે બહુ મોટું પ્રતિક્રમણ કરવું પડે પડ્યું પેલા કન્યા થી જોડે મોટું પ્રતિકરણ કરવું પડ્યું કેવી રીતે મોટા થયા હોય ને મોટું થયેલું હોય ને શક્તિ ની મદદ ના કર સમજવું જોઈએ કેવી રીતે કરવાનું સમજવા ખાતર જોઈએ ક્યારેક મોટો કેવું જરૂર પણ થાય નહીં કોઈ નઈ રાહ થાય આ તો અમને એક કારણ થાય અમે તમારી વિશ્વા તમારે અહંકાર બહુ ભારે અહંકાર હોય એક નહીં થયો તમને આજે એક નહીં કરો પણ એ ભરેલો માલ એ ઉદય ખરું આવો ઉદય આવવાનું વસ્તુ ભેગો હજુ એના કે બધો અને સુપતમ જાગૃતિ છે જબરજસ્ત જબરજસ્ત જાગૃતિ છે એટલે હા જરીકુટી એટલે અમને જાય કઈ રીતે કઈ રીતે જુઓ એ કઈ રીતે જોવાયમ સુધી ના દેખાય ના દેખાય તમારે લાગે તો મોટું મોટું દોષ એ મોટું સ્લાઈ તમને કયા દેખાય કોને કહ્યું તમને કયા દેખાય કોને ઉડા ઉતરવા જેવું નથી એમ ઉડા જેવું નથી કહું ને ઉડા ઉતરવા જેવું છે કઈ દઉં ક્યાંય ઉડા ઉતરવા જેવું દારૂ ને ભાવ ને એ બધું હતું અને તેની જોડે જોર સાફ વાત બધું તેમ આગળ લાઈ એટલે એટલે કેટલું બધું થાય ભગવાન ને કઈ આર્થ બધું હકે નહીં ના ના બધોમાં ફાળું ગાડીઓ પર ભાર પણ ના કર ભગવાન ન કરી ગાયો ભેસો કેમ સદા દોન બધું હા રાખ કરે કરી હોય કે કેમ કલ્યાણ કરવા સસ્તા થાય આમાં બી કાયાલા એલા બી બલે એ આ વેયા કો આયા ના આવો કહેવાય તો છે તો મારે કેવાય જાય નહીં મારાથી તમે એને દુઃખ ના થાય એવું કહો છો ના ઘણી વખતે કેવાય જાય દાદા પૂછ્યો આવું નહીં મારા જેવું નહીં તો ભગવાન ભગવાને આવું ના આપ્યું હોય એ વાત કરે તો ગામડા લોકો કરી મને એવું લાગ્યું કે સાબ કરી દઈએ કે વેદના થાય એને બહુ બહુ બહુ ગ્રોથ ગ્રોથા મારી ગયા એની ઘણું નામ શાંતિ ઉચી જાય પાણી હાથ ક્યાં નથી કારીતા આપણો હવે તું કદોડી હવે તમારી ખરી ગદોડી જગત પામશે ખુડું થશે અને દાદા ને આવો તો આવડો ત્યાં કારણ થાય નથી સર આ તો હાઈવે ની બહુ સારી રીતે તમે કેમ લાગત બની કરતા નથી આપડે બની રહ્યું છે નહી તો આપડે તો આસન બાસન જેવી ચીજન થતી ને આસલ છે એના માટે આપડે ચાર વિચાર થઈ રીતે આગળ દેખાતા કહી છે બરોબર સરળ છે ગામ પહે નથી કરે ઉભી રહે પાયદરા પગેટ પ્લેટ પ્લેટ પ્લેટ પ્લેટ પાયદા પાયદર લોકો ને જે ના પડે પેદા પગે પછી મૂળથી ભૂલી જાય બે ડકો કરેલો ખરા તૈયાર કરી દીધા કે છે એમની માફક પકડાતા જ નથી કે વાતમાં એવું કે છે હા કે આટલી સારી સમજ બધાને પોચી હશે એવું કે कल्याण okay. थी नहीं। नहीं। मैं को कई बन गया सारी आ तो गर्भाप ठेलायू पे पचास लोग बध वस्तु जवाब પૈસા નો હિસાબ નહિ દાદા સનાતન સુધી ચોપડી આવે કે તમારું પણ કરો અને તે ગયો છો તો બી કપડું શું થતું નથી શું ખબર પડે ના પડે ખબર ના પડે વૈજ્ઞાનિક દેહ ને દુપાડો કરવા દેહ ને સ્કીમ કરવા દેહ ને આમ કરવું દેહ ને આમ કરવું દેહ ને પેણા લઈ ખરા અને પસ્તા હોય દેહ ને કરવાનું નિયમ એ દેહ ના પાડવાના સંયમ પાડે સંયમ દેહ ના હોય દેહાદ્યાસ ને સંયમ ના હોય સંયમ દેહાદ્યાસ થી મુક્ત થાય ત્યારે સંયમ શું થાય નિયમ હોય કેવું હોય નિયમ હોય દેહાદેસી નિયમ હોય અંતસ્થ ના નિયમ હોય નિયમ પાળે બધા તમારે આ નાખવું આમ ના કરવું અથવા આવું નહીં પીવું નહીં આમ બધું અંતર ના નિયમો બધા નિયમો એમ એમ થોડી નિયમો આવ્યો એટલું ભજાય બધા આવ્યું આખું જગત દેહાજાતું પડે દેહ ની જ સેવા કરેસમાં નગડા નહીં દેહ ને અનુણ કાચ પાપ જતા રહ્યા બધામાં ત્યાં સુધી કોઈ ડિપાર ધંધા અને આપણે બંધ થઈ ગયો તમે બેસી વેપાર પતિ ગયો પેપર પતી ગયો લઈ જવાનું શું હું લોકો પૂછું લઈ જઈશ ના લઈ જાય આખો દાદો હા હા હે મજ પડે લોકો ચેતી લાવે તારે આનંદ થાય પણ આખો ને બધું વાત છે આપડે કહીએ એ જો ભાઈ યાદ છે આ બધા ને આપડી જોખમદારી રહ્યા છે આખરે જ કહેવાય આખરે એવું નહીં કેતા અમારે આમ જશે કેટલો જેવું હોય કે આખરે જ કહેવાય આપડી દ આશ્રમજી કોંગ્રેસ ભણતા હોય તો પેલો ચુસ્તજી આપી વિગેદ ના ખરો ધર્મ રંજુરભાઈ રીત છે સંયમ છે રણછોડવી અસંયમ છે અસંયમી ને સંયમી જાણે એટલે પરમાત્મા લક્ષણ થાય અસંયમી સંયમ ત્યારે આજો જો નાખું બુસ્તી બુજે પછા મોટા ભુટિંગ થઈ ગયા આનસ આ રાખી બુજ થઈને બી આમ તે પછી છોડી ભાઈ ગામ પાણી દે ફરી આ રોગ બધા માટે આવે છે આ તો કરેલો કારણ કે ભગવાન જાતે ભગવા આવે નહીં તે દાય ખાવ ને પડ્યા નહીં તમારે કેવું મારા ભાર નવા જાય કે સરદી બોલાવાનું ક્યાં છે કારણ કે આ લોકો ને સમજ ના પડે લોકો એવું નથી લોકો મેર બાજુ એ દેવું વળે એવું નથી વળે એવું સમાજ માં એવો માર્ક હોય કેમ પણ જગત જોયેલ છે આ જગત નવો ભાગ કઈ બાંધ્યું છે તારે ક્રમ માં ને ક્રમે ક્રમે કઈ બાંધ્યું હશે ત્યારે ક્રમ આવે ને આ બાદ નું બોંધ તો પુણે એક ને મુખ્ય હતું પુણે એ કઈ પુણે કોઈ મને ભેગો કર્યા છે તમારું કામ થાય શું નથી આખા ગામ દસ હા એ તારે કોઈ તો કેવું જ માનતા નતા તમે હાર્ડવેર સ્ટોર ચીવનભાઈ હા એ તો આ તો મારો ભાઈ પણ છે કે અરે તો તમારા ભાઈ તો હતા તાર આ તો મારા પણ છે વાત સમજાય ને ના હું અત્યારે કી સમજાય અત્યારે કોઈ ભગત મળશે સંસારી માને કાલે બધા દર્શન બઉ કરી અમારા તહેવાર દર્શન ના કરે કારણ કે ઘોડે ઉઠે અમુક નાચે કરી પણ મોટા મોટા અમારી ઊંચી નાચના વાયરસ કોના રંગે અર્જુન ને યે સેલું ને આયુ થયો અર્જુન કે કિતા કહે તારે ખાવ પડિ છેલા સગો સગો રે સગો ને કે યે આ દુનિયા હૈ પર પછી બતે પામે પધાર અમરબાં કુંચેલી તો બસ પાસ આ બરા બસ તો ઓને કે તેયે દે દે ઓર બનાને દે દે કોઈ ઇલાલ સે કી દે તમને મહી થશે તમે જુદા રહ્યો તમને ડોક્ટર આ સારું નથી કરતા તમને લાગે અને પચાત આપી ડોક્ટરે કહો તો કરવું એવું કહો વાત કોઈ વાત નથી એટલે તમે જુદા તરીકે કામ કરો છો અને તના દ્રષ્ટારો ગમે તે ડોક્ટર ગમે ગમે કરે પણ એના તમે દ્રષ્ટાર છો શું છોટ્ટાર હોય તમારી વાત છે બાકી અમારે ડાક્ટર ની વાત લેવાની નથી ડાક્ટર તો એ નિકાળી બાબત છે શું છે જે ભર્યો છે તે નીકળશે ઠંડો ભર્યો હોય છે ઠંડો નીકળશે તેઓ ભર્યો છે ચાલે એક જ બે દિવસે અમને તો આજે ઓછો ટાઈમ પડ્યો રંગલી ફંગલી ક્યા કરે મેંસા કરારે ગરીબ રંગલી ક્યા કરે ગઈ ગયો બને રંગલી યાદ રેખે આવે છે પાણી બહુ આવે છે એમાં સારું પાણી આવે છે બીજા કર્મકાંડ પણ નહિ કોઈ કર્મકાંડ પણ નહીં પણ નહીં ધર્મ ગુરુ ને આપે બારો ને પાંચ પચીસ જે આપીએ ગુરુ ને આપે ગુરુ દ્વારા આપે ગુરુ ને ત્યાં ભેદ પૂછ્યા મૂકે આવે એના લગ્ન માં જે હોય ખાવાનું એવું કારણ આવે મરી ગયું એવું એવું મરી નથી ગયો એવું એમ ને આ માણસ મરી નથી તમારા બધા છે અને વ્યવહાર ચોખ્ખો છે બધું વધે કરે તે છે ને બધું અમે ચાલી રહ્યું અને આજે અમારે જે અમારે તો વ્યવહાર ના ગુરુ છે ને આ તો બીજું કશું આવ એ લોકો ની ઘર ઉતારો એમ ના રે ગુ મહારાજ આવે તો એ લોકો ને કઈ ઉતારવા પડથારામાં હોય છે ગુરુ મહારાજ આવે તો એ ટેવ નહીં કરે તો આ લોકો ઘેર ઉતારો હતો તો એ કે કે આ ઉતારવાળા જાગુ થઈ જાય અમે આમ કેવું નહી આપણી વસ્તુ બે ભય ને તો આત્મા તે રીતે જી જાય આત્મા નો પાવર જે ભરેલો છે એવો તો હવે એ આપડલ ભલા તબિયત સુધી હલના કમ્પ્લેટ થયા પછી થોડી વખત પસંદ ની જરૂર છે આપડા મહાત્મા તો એમનો અનુભવ છે ને હે વધુ પણ જવાબ આવેલ કોઈ જવાબ માંગે ઉગ્ર થઈ જશે ઉગ્ર થાય જલ્દી તે